બહુ પુણ્ય હોય ત્યારે જ્ઞાની પુરુષ ભેગા થાય તો આ પુણ્ય એટલે આપ કોને પુણ્ય કોચો એવું કઈ ભાવ મીનુ પૂછે છે એવા કઈ ભાવ કયા હોય જ્ઞાની પુરુષ ભલે એ પુણ્ય કે બીજું કઈ કર્યું હોય ને મળ્યા જે જોઈ તે કલ્પિક સુખ ના ગમતા હોય આ બધા સુખો કલ્પનિક છે કલ્પનામાં સાસું સુખ જો સનાતન સુખ જોગતું હોય તો મુક્તિ ખોરવી મોકો નો કે મારા કરતા તો દુનિયામાં કેટલા બધા લોકો સારું કરતા હોય એવા છે सुख सारू करे कई अध्यात्म सारू करे, करे कायम शांति सारू करे हेतु जुए सारो हेतु सारो है એમ તો અધ્યાત્મ સુખ જ ખોરેક બીજું કઈ ઈચ્છા જ નહી બાકી જ્યાં જે પૂછ્યું પૂછ્યું હા જ પૂછાય તમામ પ્રશ્નો પૂછાય બધા પ્રશ્નો નું સોલ્યુશન સંસારી દુઃખ તો રહેવું જ ના જોઈએ કેમ આવું સંસાર ક્યાં સંસારી દુઃખ તો જ જોઈએ દુઃખ જ ના હોવું જોઈએ અને આ જે દુખો છે ઇન્વાઇટેડ દુખો છે ઇન્વિટેશન આપીને બોલાયેલા દુઃખો તમે કઈ પૂછો બધા લોકો હેલ્પ થાય કોઈ કામ લાગે આપડે બધા એક જ છે જુદા નથી હું ઇન્ડિયન છું તમે ઇન્ડિયન ગુજરાતી છું તમે ગુજરાતી છો मीनू पूछे थे आप मनुष्य मेवलपल्युशन है यो रीतना इवोल्युशन थाय से मनुष्य शुरू थी जाए તો ફરી પાછું જાય પાસે આવતા હોય લલિત ભાઈ નો નાનો છે જે કઈ પૂછવું હોય દુનિયા કેમ ચાલે છે અગાઉ આપડે દાદા તમે સુરત માં જ છો સુરત જ્ઞાન પ્રગટ થયું હતું તમને તમે એમ નહી કહો સુરત નો <laughs> रोतर दादा भगवान मूल दीवा प्रगटो दीपक स्वरूप प्रकाश दादा दीवो प्रगट थी गये प्रगट ભગવાન આખા ચૌદ લોક નો નાશ હતા બ્રહ્માડ નો નાશ પ્રગટ થઈ ગયો છે એટલે દાદા દીવો પ્રગટ થાય ને ત્યારે કલ્યાણ થાય તો લોકો દીવા વગર જાય ને એટલે એક દીવો થયો છે બીજા દીવો સરગો એમ કે છે શું કે છે મૂળ દીવાથી પ્રગટો દીપક માં બધા અત્યાર સુધી ચાલીસ ચાલીસ હજાર દિવાસ ગયા છે ચિંતા ઉપાધિ હોય ને આ તો બધું ભટકવાનું આ તો કૂતરા ભટકે એવું મજા પતી ગળીમાં સારું જમા તે દરે ટેબલ પર લડી પડે કરી ખારી હોય તેમાં રત્નાગીરી કેરીઓ ખાલી જીવન જીવન બીજા જાનવર આવું લડતા નથી આટલું મનુષ્ય લડે આખો કકડાટ કકડાટ કકડાટાટ માં છૂટો એમ કે છે શું કે છૂટવું જોઈએ કકરાટ નો જાણ છો કરીએ ફરી માણુસ થાય નહિ બધા દુખ આપી કકરાટ કર્યા કરે એ ફરી માણુસ થાય નહિ હમો બધા દુખ આપતો હોય તો આપડે ના આપવું આપડે ફરી માણુસ થવું હોય તો વાળું માણસ હોય તો આપડે પણ પાછળ આવતા ના રહી માણસ પાસે ખબર પડે ના પડે તમે ક્યાં પાછળ જ ના રે કેમ બોલતપણ બોલ્યું કકાટ કરવા અહંકાર લઈને આહંકાર ગોડો અહંકાર તે સાથે હારો હોય અહંકાર અહંકાર કેવો હોય સુગંધી આપે આ તો ગોડો અહંકાર મારા બીજો અક્કલ વાળો ખેર કોઈ હે એવું સમજે નામ પાડી દીધું હોય હા ભૂલ ગયા દેવાદાન તમે કોણ છે પોલ ઉતરા નામ માય ને એજ રમણભાઈ નોટ આય તમે કોણ મનુષ્ય બોય નું નામ મળેલો ત્યારે મનુષ્ય ભાઈ બોય નું નામ જે નાશન ચીજ તમે નાશન હોય અવિનાશી છો તમે કે ગયા અવતાર નો વેરવી છે અને દેહ બદલાયા કરે અવતાર એ બદલાયા કરે દેહ એ બદલાયા કરે પોતે તે ન તે દરેક પોતે ના મૂન તેનું તેના ફેજી અવસ્થા સંજોગો ના આધારે મૂન તો તેનો તેજ મૂન બદલાતો હશે ક્યાં બોલ્યા હું તો તેનો જ હોય અવસ્થા એટલે આ બધા બધા અવતાળ બધી અવસ્થાઓ થયા તેજી જતી ને આમ ક્યાં સુધી ભટકવાનું તમને બઉ ગમે છે ભટકવાનું તમે જે માગો તમારી જે માગો તે આપો બોલા તમે શું જોયો પછી એક મારા બીજા મિત્ર છે દાદા ભગવાન કેમ કે તમે જો અહિયાં તો એના ની તમે એ દાદા ના આશીર્વાદ તમારે પાસે ને કરો આવા આપણે પેલા નોકસીલ પાર્ક હોટેલ માં ભગવાન તરીકે આપ કેમ ઓળખાવ છો ભગવાન તરીકે ઓળખાવ્યું પુરાવો છે ચોપડી માં વાંચ્યું કે દાદા ભગવાન નસીમ જયજી કાર હોય પણ દાદા ભગવાન અસીમ જયજી વાત સાચી છે એમાં તો ના મત નથી ને હું હું બોલું છું ને દાદા ભગવાન નથી જે હું હવે બોલું છું દાદા ભગવાન તો ભગવાન જ છે ને હું નથી દાદા ભગવાન તમારે ગેરગમત કાઢી નાખતી હતી કોઈ તમને કહ્યું હતું કે આ દાદા ભગવાન પોતે થઈ બેઠા છે દાદા ભગવાન આવવાના છે તમે મળજો એટલે દાદા ભગવાન તરીકે પછી અમને પૂછ્યું કે ખરેખર પોતે ભગવાન થઈ બેઠા છે કે ભગવાન ભગવાન રાખે છે અને પોતે જ્ઞાની તરીકે હું જ્ઞાની તરીકે રહું છું આખા વલ તમે જે માગો એ બધું પ્રકાશ કરવું ભગવાન તો ભગવાન જ છે વલ માં ક્યારેય પણ ના બન્યું એવું આ અગિયાર માં તમારે જે માગવું એ માગવું મોક્ષ છે બે કલાક વાપી દઈશું વિદ જે લાઠ અવતારે જે નથી ગણવું પડે ભગવાન જાતે ખુદ જે કૃષ્ણ ભગવાન માંગવાન સખા એમ ઇન્દ્રદનભાઈ કે તમે કોઈ પર્ટિક્યુલર ભગવાન માનો છો કે બધા ભગવાન સખા કોઈ પર્ટિક્યુલર ભગવાન માં તમે માનો છો કે બધા ભગવાન છે કેન્દ્ર ઘાટા ના છોકરા નો માટે છે સમજવું ને પછી પ્રાઈમરી સ્કૂલ ના માસ્ટરો પ્રાઈમરી સમજો ને છેલ્લા જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં ભગવાન પ્રગટ થાય એ મહાવીર થઈ ગયા કૃષ્ણ ભગવાન થઈ ગયા એ છે ભગવાન ની વાત વાતો જ ના ભગવાન થાય ની ભગવાન ભગવાન ભક્તો હોય તેને વાક્ય એક વાક્ય હોય કામ લાગે એક જ વાક્ય છોકરા ને છોકરો થાય લાલ ચૂલો ગયો ભગવાન કરીને શું કરે આપડા લાલ તુ એવું તમે જાણો લાલ એટલે તમે કહો બાજી કર્યા મને જે માગવું આપે મને શું આપેલ ન કારણ કે આ દેહ નો માલિક નથી હું એક સેકન્ડ પણ માલિક નથી માઇન્ડ નો માલિક નથી આ સ્પીચ નો માલિક નથી કોણ આપણી સાથે વાત કરે છે એનું છે એટલે મેં એમને પૂછ્યું કે તમે પર્ટિક્યુલર કોઈ ભગવાન નો કે બધા તમારા માટે સરકાર તો એમનું કેમ કે બીજા નું સિમંદર સ્વામી એ બધા છે બતાવું તમને સિમંદર સ્વામી ફોટો જોયો એટલે એમને એમ લાગ્યું કે આ તો જૈન નું છે પર્ટિક્યુલર તમે એ ભગવાન કૃષ્ણ ભગવાન નું કેમ નહી શંકર નું કેમ નહીં હાજર હોય તેને જ મનાય બીજા બધા એક્સેપ્ટ કરીએ કે કૃષ્ણ ભગવાન જઈ ગયા આવી થઈ ગયા એક્સેપ્ટ કરીએ થઈ ગયા એ સાઈન ના કરી શકે શું કયું જે કરી શકે હા તો હાજર છે દોઢ લાખ વર્ષની ઉંમર છે દાદા ભવન પૂર્ણ થયા છે એ ત્રણસો સાઠ છે અને પેલા એ ત્રણસો સાઈઠ છે અત્યારે હાજર છે એટલે શું સમજાવી નઈ હાજર છે आमिका थे ब्रह्मांड तो पंदर भूमिका मनुष्य मनुष्यूम क्षेत्र के चौपड़ मई रखेलु आप त्याद આખા બ્રહ્માંડ નું છે આખા બ્રહ્માંડ ના નિષ્પક્ષ ભગવાન એને આ ધર્મ જેટલો સાથે એવું કહે એટલે અહી આગળ કૃષ્ણ ભગવાન નું મોટું જબરજસ્ત એક શિવનું એક બાજુ આવી પક્ષપાત થી બધું ખરાબ પક્ષપાત ને રહી પક્ષ એટલે શું કે પોતાનું સાચું થાય હવામાન ખોટું થયું એટલે હવામાન દસ થયું અને ખરા કર્યા હિન્દુસ્તાન ના માણસ ને ચિંતા કરે જો દશા કરી છે જાનવર કરતા હુંડી દશા કરી તેનું આજ કરવા માંગીએ છીએ તમારી પાસે એક સેકન્ડ પણ જોશે એક પણ ચિંતા થાય બે લાખ ડોલર નો દાવો મળે ચિંતા થઈને બે લાખ ડોલર નો દાવો મળે છે મારી કઈ ચિંતા થઈ એમ ગેરંટી છે આખે લાડ્યા પણ આખી અહીં જ મુક્તિ થઈ જવી જોઈએ એમ ઘણો મુક્તિ જોઈએ અહીં મુક્ત ઘરમાં રહીને મોક્ષ થાય કે ચિંતા કરવાનો મનુષ્ય હોય શકે આ વિશે જેનું પુણ્ય છે તે લાભ લેવું કઈ મતભેદ ના થાય જઈને ગયું છે આ લોકોએ તું વાળા પાડી અને પોતાના લાભ ઉઠાયા છે એટલે કૃષ્ણ ભગવાન નું થોડું જબરજસ્ત શિવ માતા બધું જ એટલે લોકોને કહીએ છીએ તમારે વિચારવો કેરવું આ બધું જૂનું જવાય જૂનું લેટકો કહેતો ચડી ગયેલો ધર્મ છે કોઈ જગ્યાએ ધર્મ છે એ નહીં ચિંતા હોય તો ધર્મ હોય જ નહીં મતભેદ હોય તો કોઈ પણ પ્રકાર નો મતભેદ તો રહેવાનો જીસ વર્લ્ડ મતભેદ એના વાઇફ એની જો વાત કરે આપડા નબળી નાખાય નબળ છે હું આવડતું બધું ઠપકુઆતા એમને નબળી દેખાતી નથી એ સ્ત્રી જુએ ત્યારે સ્ત્રી વસતા ઝાડુ સરી વે નહિ ઠંડો તો ગરમ કરે ખુબ ગરમ થાય એટલે ફટકો સરી જાય તેવી રીતે સ્ત્રીઓ પણ વારા કરે ફરીઓ તાળો પાડી છોકરા ન્યાય કરોકરો પપ્પો જ ખરાબ મોટો છે પપ્પા ને હો મારી મોટો છે ને એવો મારી તે પાછું લખે હું બેમાન પડે આમાં ઓહો હા તો હા તું શાંતુ મેં પેલા લાગ્યા એને શું સ્વીકાર માં તું શું મને અહિયાં બોલ્યું આ તો ત્યાં બે હાડવા જેવો પૂછળું વધારાનું એક્સ્ટ્રા એની ગેરંટી લખી આપું એની ગેરંટી લખી આપું બે પગ ને બદલે ચાર પગ થાય છે આમ બે જવાબદાર વર્તન કરવાનું શું છે વોટ ઇઝ મીન શું ચિંતા પણ શાની ચિંતા તમારા હાથમાં તમારા હાથમાં સત્તા કઈ તો તમે ચિંતા કરો છો કઈ સત્તા છે તમારા હાથમાં સત્તા વાળા ચિંતા હોય સત્તા તમારા કઈ સત્તા છે ષણ કરવાની ચલાવવાની ચિંતા રાતે થતે ને પછી ખાઈ ને પછી હું કે જાગો છો તો પછી કોને પીત નાખે છે રિઝલ્ટ આવે છે તે સવારે સંડા સંડા ની જગ્યાએ દૂધ દૂધ ની જગ્યા એમ ચાવા કંટ્રોલ કરે છે છે બધો કઈ જાત ના માણસ છે ભગવાન જગવ છે જો ના બસતા હોય તો આ ભગવાન ભગવાન તમારે દર્શાના થઈ છે ઓરખો ભગવાન ગોડ તો પછી આ બધું કરે છે तो पा करो तब लग् कबूल जगत देश ते मान जगत भगवान बनायू है मना No. जो लौकिक मान्यता जाएक बनवू लौकिक लौकिक जाए वास्तविक जाए બંને જાણવું છે વાસ્તિક માં હંડ્રેડ પર્સન્ટ રોંગ છે એટલે વાસ્તિક જાણી છે મારે બહાર જઈને તેમ જ કેવું પડે ક્રિએટર આ વાત કરી શકાય બીજા લોકો ની વાત નથી તમે શોધભાઈ ને એટલે ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ વર્લ્ડ ના સાયન્ટિસ્ટ કે અમારે ક્રાઇસ્ટ કયું છે આ બધા માણસ માનીયે છેલ્ફ વિજ્ઞાન થી ભેગા થઈને પાણી પડે ને એટલે બધું ભેગું વિજ્ઞાન થી બધું વિજ્ઞાન થયા દેખાય નહિ લાગડીઓ બાગડીઓ બધું ભગવાન જ છે જ અને બીજી વસ્તુ છે એકલા ભગવાન કે આ બધું હું છું તો એમને પેલા દોલ મારે વાંચ બીજા ભગવાન એટલે ભગવાન છે શું પણ સાયન્ટિસ્ટર ક્યાં સુધી આવી ભ્રામક માન્યતાઓ આવી હાવ ડોડ અનંત ડફોડ ના ડફોડ રહ્યા શું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટર વેધર વિઝીબલ તમે કોઈ જીવ મારશો નહી મારો હરા તમે કોઈ જીવને દુખ આપશો નહિ દુખ આપવા માટે તમારી તૈયારી નહીં રે બધી સમજો આ બધું આ વિજ્ઞાન છે विज्ञान बिगिंग कर तो अना जगत है थे અનાદિ અનંત જગત છે ને આ લોકો નહી સંતો હમસ્થાન છે અક્ષરે હમસ્થાન લોકો ડોલર લઈને પાસે જતા રહે મારે અમેરિકામાં ગામે ગામ પડે બધા ભેગા થયા ચિંતા રહી થઈ ગયા શું થયું ભેગા થયા મોક્ષ થઈ જવો છે મોક્ષ અનુભવ માં આવો છીએ આ તો ત્યાં ઓફિસ ની બોસ ડિપેન્ડન્ટ ગેરબય ડિપેન્ડન્ટ શરીર માં દુખે પેટમાં દુખે થાય મોક્ષ લેવાથી બધું મટી જશે મોક્ષ લેવાથી આ બધું મટી જશે શું થશે એમ શું થશે મોક્ષ લેવાથી આ બધું મટી જશે આપડા દેશ માં કે ભાઈ તમારો દુઃખો મને આપો સુખો તમારી પાસે કેટલાક ટકા છે પણ બધું દુખ આપી મારી મને શું રહેતા બે ભાન પણ છે માણસ પણ ક્યાં રહી શકે માણસ તો કેવો સુગંધીદાર સુગંધી હોય તમારા માણસ ની સુગંધી ફેલાય પચાસ પચાસ લઈ લીધે માણસ છે આ તો કઈ માણસો કેવાય આ તો આમ લાગે કસાય કોમ માણસ કરેલા માણસ બધી કોઈ અહિયાં છે કેટલો ભાર છે ગુરીપુણ માં ઉજવ લો થઈ જાય એટલે શું આપીએ કે તમને કોઈ પણ પ્રકારની ભીખ ના તારે ભગવાન પ્રગટ થાય લાડવા ખાવાનું ખેલતો હોય તમને કેટલા વર્ષે ભગવાન પ્રગટ થયા કેટલા વર્ષની ઉંમરે તમને કેટલા વર્ષની ઉંમરે ભગવાન પ્રગટ થયા એટલે સુરત ને લાભમાં લેવા ડેરાસો નો સંપૂર્ણ આરસ નો ડેરાસર સંપૂર્ણ બધાય છે પણ અહીન માટે અમારું પૈસા ખર્ચ અમારું બજેટ મોટું ટૂંકું પડે એટલે પછી આ બાર મેખ રૂપિયા ખર્ચે દસ નું કોન્ટેક કરેલું છે અને મારા અમેરિકા દેશો ગુજરાતી ગઈ શું નામ રમણભાઈ નામ હે રમણભાઈ નામ ભાઈનું તમે ગુલાબ રોપેલો ઉખાઈ ને ફેકી દો કૃષ્ણ ને નથી મારી શું મને નથી તમને એની પણ ભગેલી વાતો સમજ ના પડે હું સંદાસ જાય કેમ આજે ફાંકી પણ લેવી પડશે ને तू सारी शक्ति से से ले पड़े के के के नहीं ने જયારે અટક છે ત્યારે ખબર પડશે કે તમે આરોપ કરો છો પ્રાંતિ કરો છો હું જવું છું કરું છું એવું તો એ તો નહીં કેવાય આપણે હું કરું એ વસ્તુ ખોટી પણ ભગવાન કંટ્રોલ કરે એ વાત સાચી ધણી તમે થઈ બેઠા છો એને ધણી કરો છો ન્યાય ન્યાય જુઓ ભગવાન ભગવાન છે એ શું કરે છે જી માત્ર પ્રકાશ આપે છે યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ યુ આર પ્રોજેક્ટર યુ આર પ્રોજેક્ટર મોટા ઓગવાન નથી ને કૃષ્ણ ભગવાન આમ કરી ગયા હતા ને એક તીર વાગ્યું પેલા એ ખરા પાણી પાણી કરતા કરતા આવું જગા તા તો તે કૃષ્ણ વાગ્યું નથી કૃષ્ણ કૃષ્ણ હતા પણ લોક જોઈ કહેશે લોકોને ખબર નહીં કૃષ્ણ કોણ કયો ભાગ કૃષ્ણ એવું લોકો ખબર હોય એટલે તમે પાછું પૂછતા નહિ પછી પૂછવાનું કે જાણવા જેવું છે બઉ જાણવા જે રાખું જ્ઞાન છે ભગવાન ને ટાઈમ નથી આપણને ધ્યાન રાખવાનું પછી આપડે આ બાજુ ભગવાન આપણી બાજુ જોવાનો ટાઈમ નથી તો પછી આપડે ભગવાન ને ટાળી વાર થી હરકું જોઈએ તમને જો ટાળી વાત થી હરકું જો ને તો મારી ભાઈ દર જરૂર टाइम नहीं आप बता ध्यान रखवा हूँ कहु आपे केजवा हूं तो यू मानु भगवान तो बदा न्यान रखे ध्यान नवरो भगवान भौतिक सुखो तारी ईच्छाओ मरी पर रहे तो मार हू तेरे लगे मारू नाम तरह अर् हा जे लोग भगवान હા જગત ના લોકો ભગવાન નામ ગાય તો એ ફાયદો થાય શું થાય ભગવાન બધે નહી કરતા પણ ભગવાન નું નામ દીધું ફાયદો થાય પછી મૂર્તિ મારફત બધે ગમે તેની મારફત બધે ફાયદો થાય આપણે ભગવાન યાદ નહીં કરવા દાદા ભગવાન પછી આપડે ભગવાન યાદ નહીં કરવા દાદા ભગવાન યાદ કરવા તારી વાય તો કરજો નાતા જાય તેને કોઈ કરવાની જરૂર નથી તી હોય દોષ થતી હોય ઉપાધિ થતી હોય ના ભગવાન શોધમાલ માયાલો નબળીઓ માસ નામાં નબળીઓ હોય ત્યાં સુધી માસ ત્યારે નબળીઓ જાય ક્યારે ભરે ક્યારે હજુ પેલું સમજાવો હજુ એમ સ્પષ્ટ ચલાવે છે કે પછી ભગવાન છે કે નહીં આપડે ભગવાન નહીં ભગવાન પેલા માનવા પડશે કારણ ભૌતિક સુખો જઈતા હોય ત્યારે ભગવાન ને માનવા પડશે અને મોક્ષે જવું હોય ત્યારે ભગવાન માનવા પડશે માનવાની રીત જુદી તમે જે રીતે માનશો તમારે શાકભાજી લાવવાની હોય ભગવાન ભગવાન તો ટ્રેન ની અંદર મૂકેલી સકલ છે જયારે અર્ચન આવે અને બહુ મોટી થાયક છે શું કે છે ત્યારે લોકો આપડા સિગરેટ નું પાકેટ ભોજન કે છે બધું ઉઠતું ઘડી ભરી ઉઠતું મારામજી ગયો તું કેવો છું તે યુટ કે છે ચિત નું નામ રહેશે બહુ મુશ્કેલી આવે અડચણ આવે ત્યારે જ ભગવાન ને યાદ કરવા નહી તો નહીં કરવા મુશ્કેલી આવે તો આપણે ના કર્યું હોય તો કર્યા કરે જાય કે ભગવાને તો ખરેખર કઈ રીતે ભજવા ખરેખર ભગવાન ને કઈ રીતે ભજવા ખરેખર ભગવાને ભજવા એ ભગવાન આપતો વિચરા છો કઈ પણ કોઈ કઈ પણ કોઈની પાસે લેવા દેવા માટે તૈયારી જ નથી આપને નથી અને કોઈની પર રાગેજ કરતા નથી તમારી ભક્તિ કરે તારી રાગ નથી તમને સામારી ભગવાન ને ભજો તો વિતરાગ ભગવાન વિતરાગ મને ગાળો ગોળે ધોલ મારે હું આશીર્વાદ આપું છું તો ભગવાન કહેવાય મને ઘો ધોલો ને તો હું ભગવાન ચેતન ભેવાય થાય